જય સ્વામિનારાયણ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ પ્રાપ્તે સની ક્ષતિ ડુક્રોયરણે ભજ ગોવિંદોિંદ ગોવિંદમ સત્સંગે નિસંગ નિસંગે નિરમોહ નિમોહે નિશ્ચેતા નિશ્ચિત જીવનમો ભજ ગોવિંદ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમધ શ્લોક ચાલે છે सत्संगत्वे सत्संगसंगसंग निर्मोहत्व निर्मोहत्व निश्चलचित्त निश्चल चित्ते जीवन मुक्ते गया प्रवचन में अपने ये साबड़ू के सत्संगत्संगत्व एट्लैके सत्संगी संसारदार्थों में अनासक्ति वैराग्य जय अनासक्ति एटके निसंगता है तर निर्मोहीपण आए निर्मोही दशा ने समझा आसक्तिह आसक्ति मोह एम शुभेद समझिए आशक्ति घाटू स्वरूप एट आशक्ति मोह पैदा थाय आशक्ति न हो कोई पदार्थ में आशक्ति न हो तो कोई पदार्थ में मोह न आसक्ति में ज मोह जन्म थाय आसक्ति ने मोह में घो फर्क है आसक्ति हो तो कर्तव्य पालन थी शोह कर्तव्य चुकावे आसक्तिमा लाज शर्मने मर्यादा रहे पड़ मोह व्यापे तो लाज शरम के मर्यादा जरडा मध्य प्रकरण पेहला वचनामृत में श्रीजी महाराजे मोह एमा कहूं एम मोह ए शू તો કે મોહ એટલે મનમાં ભ્રાંતિ જેવું થઈ જાય મતલબ મન ભ્રમિત થઈ જાય મનમાં ભ્રમ થઈ જાય ભ્રમ કેવો કે જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય એને ભ્રમ થયો કહેવાય મન ભ્રમિત થઈ જાય કેવું ભ્રમિત થાય કે આપણને તમને કદાચ સાંભળ્યું હોય તો એ ભલે પણ માથું ફરી જાય તમે સાંભળ્યું છે ક્યારે માથું આમ હોય એટલે કાંઈ અવળું ના થઈ જાય પણ માથું ફરી જાય એટલે બધું ઊંધું થઈ જાય તમને ઉગમણું હોય ત્યાં આથમણું લાગે આથમણું હોય ત્યાં ઉગમણું લાગે જે દિશામાં તમારું ગામ હોય એની ઉલટી દિશામાં તમારું ગામ લાગે આમાં કોઈને માથું ફર્યું છે ક્યારે એવું એવો અનુભવ છે કોઈને કેટલાને છે અનુભવ આમ મને પણ એક થયું છે એક માથું ફૂરી ગયું હતું ત્યારે બહુ મોટો નહીં પાંચમું છઠ્ઠું કંઈક ભણતો તો અને બાજુના ગામે ગયાતા હતા અમે બે ચાર જણા હતા પછી પાછા ફરતા હતા ટૂંકો રસ્તો લેવા ગયા ખેતર માંથી બાંધીએ તો જલ્દી પહોંચાય હવે એમાં ચિત્તભ્રહ્મ થઈ ગયો તે બધાના માથા ફરી ગયા ચારેય જણા હતા ને એને ફરી ફરીને ઊંધી દિશામાં જ ચાલી જવું છે આપણે પોતાને ઠેકાણે એની જગ્યાએ ઊંધે દિશાએ જાય વળી એકાદ ખેતરમાં નીકળી જાય એટલે વળી પાછા એમ થાય આ તો કઈક ઊંધે ચડ્યા છે એટલે વળી પાછા બીજી દિશા પકડે વળી કે આ તો કંઈક ઊંધી દિશા લાગે છે આવી કાંઈ આપણે જાડીયો નથી વળી પાછી બીજી દિશા પકડે એમાં કોઈ હોય ત્યાં ખેડૂત એને પૂછવું કે ભાઈ આ ગામ કઈ બાજુ આવ્યું તો કે તમે આમ ક્યારે મારો હું તમને જોઉં છું કે મૂર્ખા છો કે એટલે અમારું માથું ફરી ગયું છે હે તે એમ કયો ને એમ કઈ તો થઈ શું એમ કયો તો તમે આમ સીધા લાવજો જો આંગળી પ્રમાણે ચાલ્યા જાઓ આ રસ્તે ચડી જાઓ વળી રસ્તે ચાલ્યા એનું ખેતર વસ્તે છે બીજાના ખેતરમાં જઈ ચડ્યા એ વળી પાછું થયું ગયું એટલે આ ક્યુ ગામ હશે વળી ના ઊંધી દિશા પકડી ઓ હેવા મૂંઝાણાથી હજી મને સાંભળે છે એમાં એક ઊંટ વાળો નીકળ્યો એટલે એને પૂછ્યું કે અમારે આ ગામ જવું છે અને આ અમારા માથા ફરી ગયા છે હમ મારી પાછળ પાછળ હાલો એક બાજુ બીક લાગે કે આ બધા ડફેર છે ને છોકરાને ઉપાડી જાય હવે પણ હવે છૂટક્યોય નહીં અને સજ્જન નીકળ્યો એ અપહરણ ન કર્યું તો બેઠા પછી પાછળ પાછળ આલો કે હવે તમે બરાબર છે એમાં નહીં મેળ પડે રેગા મૂકી મેળ નહીં પડે પછી ઊંટ આગળ ચાલ્યો અને પાછળ પાછળ પછી જયારે હવે તમે આ પાછા વળી જાઓ હવે અમને ચડી ગયું છે ઠેકાણ તો કે બસ હવે જાઓ પછી પોચ્યા એટલે માથું ફરી જાય ત્યારે પછી સાચી દિશા ખોટી લાગે અને ખોટી દિશા સાચી લાગે એનું નામ મોહ आशक्ति में भ्रम था न थाय मार कहू ध्यान सांभज आसक्ति में भ्रम था न थाय भ्रम शू जल त्यां स्थल साचु त्या खोटू देखाय मतलब जे मार्गे आप जविए मग खोटो लगे मार्गे न जविए आप न करव जो ये करवाज लगे साचो मार्ग खोटो लगे खोटो मार्ग साचु लगे साचु कर्म खोटू लगे खोटू कर्म साचु लगे थी एट आसक्ति में भ्रम थरों के भ्रम न थाय आसक्ति न कह एम तक रोके અને એમ કહે કે આ ખોટું છે તો વિચારે થોડું માને અને પાછો પણ ફરી જાય સમજાય જાય કે આ રસ્તો લીધા જેવો નથી આ શક્તિ છૂટતા ભલે થોડી વાર લાગે પણ એને સમજાઈ જાય અને એ ઠેકાણે આવી જાય કે આ કરવા જેવું નથી વડીલ કે છે ને એમ જ છે એને શું કહેવાય આશક્તિ રોક્યો રોકાય સમજાયો સમજે વિચારે બીજાનું કહ્યું માને ધીરજ ધરે અને પાછો વળે એને શું કહેવાય એને આશક્તિ કહેવાય હવે મોહમાં શું થાય કે એ કોઈનું માને નહીં અને એને કહે તમે આ ખોટું કરો છો તો એને ખોટું સાચું જ લાગે સાચું બતાવે એ માણસ શત્રુ લાગે इतनी बात करें शत्रु लगे रोके दुश्मन लागे अने सपोर्ट करे खोटा मा, साचो सा कशु मैं जी विचार उभोज निये हूँ ज साचो छू मैं जो करूँ करूँ छू साच सुख है एमरु हित है येने शुके येने मोह के थी साम, गाम थाम नहीं, एने शवाने दृष्ट जसो अढ़ी सौ वीघा जमीन खेडूत परिवार एने एक दीकरो एक दीक मोटी दीकरी नानो दीक ખેતી મોટી એટલે ટ્રેક્ટર હોય ખેતરમાં ખેડવાનું કામ ચાલતું છે બપોરના સમયે એની જુવાન દીકરીને પેલા ટ્રેક્ટરના ડ્રાઈવરને મજૂરી રાખી હોય ચલાવવા એને ગામડામાં કે ભાત આપતા જાવ એટલે આજની ભાષામાં કહો ને ટિફિન આપતા જાય જમવાનું माँ बाप अक्कल वगैरह एट्ला बढ़ा हो सहित बता क्या छोरीओ मोकलाय नोकलायेक होता आ छोरी ने त्या भात लेकल ले जरूर खरीकलता छोकरी जुआ भात आप जाए त्र चार दिवस त्या ड्राइवर छोकरी बं गुम थ गया विचार करो आगल अढ़ीसो विघा नो खातरदार खेडूत कणबी पटेल पानी गाड़ी ने सात गर पीए पे संस्कारो अलग जो भाई आज ना जमा है ऊँधी गधेड़ी जेवग्रस्त है बता અમુક બાબતોમાં બહુ રોષ ચડે પણ આપણે કેટલું કહીએ પછી કારણ કે આજે બધા ક્રાંતિકારીઓ ડાહે ડાહ્યા બધા કહેવાય છે એ મોટાભાગના મોહિત છે એટલે મોહગ્રસ્ત છે પોતાને વિચારધારાનો પણ દ્રઢ હઠાગ્ર એનું નામ પણ મોહ છે શાસ્ત્ર સંમત વડીલો ઋષિઓ આરસદ્રષ્ટાઓને થોડા વિચારવા જોઈએ અને મોહમાં એમ કહો કે પછી સમજે નહીં તો આજે તો ભાઈ આંતર જ્ઞાતિ લગ્નનું બહુ સરકાર પણ પૈસા આપે આર્થિક મદદ કરે આંતર તો સમજાય છે ને કે ભાઈ આવું ઉચ્ચ વર્ણ હોય સવર્ણ હોય એ દલિત વર્ગ સાથે પરણે તો બધા મદદ કરે પડવામાં કોણ ના પડે આજે આ બધું બોલવું બહુ ખોટું ગણાય છે પણ હું એટલું કઉ છું આપણો આમાંય અઠાગ્રહ નથી પણ હું તમને થોડું વિચારવાનું પ્રેરણા આપું વિચારી તમને કેમ લાગે છે ઓપિનિયનમાં શું ઓપિનિયન પોલ તો હોય જ છે કે આવા ઊંચ નીચેના ભેદ ન હોવા જોઈએ એવું આજે કહેવાય છે એને પ્રોત્સાહન અપાય સારું હોય શકે હું એમ પણ કહી શકું કે રીઝન ભણેલો હોત बौद्धिक स्तर ऊंचू होत संस्कारी छोकर होत बने ना लेवल पर एक विचार वृत्तिर कदा परिणाम होत तो वो नही सकिए आ एक भेली गणेली सुखी संपन्न परिवार छोकरी पेलो अभण मणस जे संस्कार एज्युकेशन पर नहीं मजूरी करना रो मानस जेने रेवा झूपड़ू हे कि पत्ता हे कि विवेक आज न जमा अपने थोड़ा हारा लगी एट आटल कहु छु शेवल एज्युकेशनल सारू होत तो अपन कोई बाधो ना એમ આપણે આજના જમાના ને આપણે થોડા સારા લાગીએ એટલે વિચારવા માટે વિચારજો અને જે આપણામાં વિરોધમાં હોય એ પણ વિચારે જુઓ આખા વિશ્વમાં કૂતરાઓ પાસે પોલીસ કામ કરાવે છે બોમ્બ વિસ્ફોટ સામગ્રી ચોર પકડવા આ પકડવું બધી કામ કરાવે છે કૂતરા તો બધા એક જ્ઞાતિ કહેવાય ને કૂતરા તો બધા એક જ કેવાય કૂતરા એટલે કૂતરા આપણે જેમ માણસ હરિજન માણસ બ્રાહ્મણી માણસ વાણી માણસ બધા માણસ અને માણસમાં ઊંચની નો ભેદ હોવો જોઈએ નહીં એવું આપણે કહીએ છીએ તો કૂતરાઓ તો બધા એક જ સરખા જ્ઞાતિમાં કહેવાય ને તો તમે મને એ કહેશો બધી જાતના કૂતરાઓ ચાલે છે આપણે આ ગણા એક હમણાં ભાઈ ને ત્યાં જોયું સોસાયટીમાં એક નાની સોસાયટી પચીસ કૂતરા ગાડી ઉપર જ બેસે એ કૂતરાઓ બોમ્બ વિસ્ફોટમાં કે ચોર પકડવામાં કે આવા એરપોર્ટ ઉપર બધે જે અત્યારે કૂતરાઓ કામ કરે છે એમાં એ કૂતરાઓ ચાલે કૂતરા તો છે પેલાને બેકોન છે આને બે કોન છે પેલા ને પૂછડું છે આને વોંકું પૂંછડું છે મૂર્ખના સરદાઓ કૂતરા તો બે કહેવાય ચલાવો ના ના અમુક પ્રજાતિના કૂતરાઓ બુદ્ધિશાળી હોય પ્રજાતિના કુતરા અતિ ચતુર હોય અમુક પ્રજાતિના કુતરાઓ અત્યંત સતેજ હોય એને કેટલાય પ્રકારને સેંકડો પ્રકારના ભેદભાવ રાખવાની એના ખોપડામાં તાકાત હોય અને એ જે કૂતરાઓ કામ કરતા હોય એને આ બચ્ચાઓ પેદા કરવા માટે એની નસ્લના એની જ જાતિના એવી જ પ્રજાતિના કૂતરા થી એનું મેટિંગ થાય અને એમાંથી બચ્ચાઓ પેદા કરવામાં આવે ખહુરિયા સાથે મેટિંગ થાય તો પાછું એવું પ્રજાતિ પેદા થાય થાય ના ઘોડા બધા ઘોડા જ કેવાય કે નહીં કહેવાય લાલ ઘોડો કેવાય કાળો ઘોડો કહેવાય લીલો ઘોડો કહેવાય સફેદ ઘોડો કહેવાય કેવાય ને ઘોડા પણ છતાં ઘોડે ઘોડે ફેર છે નહીં ચેતક વખણાય બધા ઘોડા વખણાય એમ કોઈ ઘોડાઓની પ્રજાતિ યુદ્ધમાં શૂરવીર હોય સામી છાતી જાય તોકના ગોલામાંથી વચ્ચે નીકળી જાય અમુક ઘોડાઓ ચાલવામાં તેજ હોય અમુક ઘોડાઓ જાતવાન વફાદાર હોય કે માલિકને મૂકીને ગમે તેમ કરો તો જાય નહીં આપણે જોગી સામેના પુસ્તકમાં ઓલા પોલાભાઈ વાત આવે છે એમના માલિક ઘોડે બેઠા બેઠા ધામમાં વ્યા ગયા અને શરીર નીચે ઢળી ગયું તો ઘોડો તરત ઊભો રહી ગયો એને જોઈ લીધું કે મારો માલિક તો મૃત્યુ પામ્યો ઘોડો વફાતા હવે કરવું શું પોતાના હાથ પગ નથી અંતરિયાળ રસ્તો છે અને મારો માલિક તો મોત પામ્યો એટલે ઘોડા એની પાઘડી ફાળ્યું પાઘડી એ મોઢામાં લઈ ને બાજુ ગામ હતું ત્યાં ભાગ્યું અને ત્યાં ચોરે માણસો બેઠાતા એને મોઢામાં ફાળિયું દેખાડ્યું એટલે ઓલા સમજી ગયા કે આ હાથ મોઢામાં પાઘડી છે તે કોઈ માણસ નું છે અને ઘોડી એમાં એક જણો બોલ્યો કે આ ઘોડી મેં ક્યાંક જોયેલી છે હલો પાછળ પાછળ એટલે તરત ઉભા થયા ઘોડી હાલવા માંડી બધાને પાછળ જોતી જાય લેતી જાય અને જ્યાં એનો માલિક પીડ્યો ત્યાં આવી ઓહા તો કે પોલાભાઈ છે પછી એના શબ્દોમાંથી નાખ્યું અને ઘોડીને લઈને ઘરે આવ્યા આને વફાદાર કહેવાય નહી તો પડી જાય તો ઘોડું ધોયું જાય ચરવા સારું થી ભાર ઉપાડવો કેવાય એવા કોદાથી કઈ જાતવાનવાન પ્રજા પ્રજા કરવા માટે જાતવાન નસલ જ જોઈએ હું એમ કઉ છું આવું દરેક છે સારામાં સારું જે કઈ હોય એનું એનું જ મેટિંગ થાય તો પેલા માણસ એવું ના હોય ના હોય સૌ સૌના નસલમાં એની જીન્સમાં કોઈ ક્ષત્રિય હોય તો આવેલા જ્ઞાતિના હોય પણ કપડા બગડી જતા હોય હવે એને તમે યુદ્ધવાન પેદા કરવા જાઓ શૌર્યવાન પેદા કરવા જાવ તો જલ્દી ન થાય એની નસ્લમાં થાય તો કૂતરા ઘોડા બીજી બીજી જ્ઞાતિઓ જાતિઓ એમાં જયારે આ એક એની પ્રજાતિનો ખ્યાલ રાખવામાં આવે છે તો માણસમાં કેમ ના રાખવો જોઈએ આ મારો વિચાર છે કેમ ના રાખવો સંસ્કાર હોય તમે ચારણ બચ્ચાની જેમ ગાવા જાવ જોઈએ નહીં ગાઈ શકો અને ચારણ બચ્ચાનું ગળું ભરડાઈ ગયું હોય ને તોય તમારો છંદ દબોલે જવા જાય તરત તમને ખબર પડી જાય છોકરો ચારણ છે આવે વંશમાં આવે એમ કેવાની વાત પેન્ટમાં આવતું કારણ કે જીન્સ છે એ આપણો વૈજ્ઞાનિક શબ્દ છે એટલે વંશમાં આવે એટલા માટે આંતર જ્ઞાતીય હોવા ન જોઈએ સૌ સૌની કુળની ખાનદાની હોય છે ખુમારી હોય છે તમે મુંબઈ જાઓ આ ભલે જો કશે પણ વાતો સાચી બચાવે છે બધા શહેરો નગરો ગામડાઓ તળના પાણી સમાજ એ બધાની એનું વંશ પરંપરાગત ગુણ હોય છે મુંબઈ રેલવે સ્ટેશને તમે પર રેલમાં પસાર થતા હોય અને સ્ટેશન આવે ને તમે કોઈને પૂછો કે ભાઈ આ ક્યુ સ્ટેશન આવ્યું એમાં જો છોકરી પૂછે એટલે તરત એમ કે પેલા તારો મોબાઈલ નંબર દે પછી કહું આ મુંબઈ મોહમય નગરી પેલા તારો નંબર મોબાઈલ નંબર આવે તો કહું ઓહો ખબર પડી ગઈ મુંબઈ છે અમદાવાદ તમે રેલવે સ્ટેશન આવો ને ઉતરોસો ને રેલ ને બેઠા હોય પૂછો ભાઈ આ કયું સ્ટેશન આવ્યું તો તરત કે પેલા એક રૂપિયો દે પછી કહું ઓહો આ તો અમદાવાદ આવી ગયો જોયું ને શહેરે શહેરે જોકોટ રેલવે સ્ટેશન છે નોકર થી તારા બાપના તેમ કઈ કયું ગામ છે જોઈ લેઠો વાંચીને ઉત્તર ને બોર્ડ વાંચી લે અને અમરેલી બાજુ તમે કાઠિયાવાડ માં ને તમે પૂછો કે ભાઈ આ ગામ છે પેલા ચા કરો રોટલા ખાવ મેમાન ગતિ કરો પછી તમને એમાં ક્યાં અમે ઘર ખોડા વેચી નાખ્યા છે આવો મહેમાન થાવ ચાપાણી કરો છાશું પીવો રોટલા ખાવ બેહો ક્યાં એમાં ઉતાવળ છે કારણ કે કાઠિયાવાડનો રોટલો વખણા એમ બધા નગરે નગરે આ છે એમ પ્રજાએ પ્રજાએ સમાજે સમાજે આ બધું છે માટે આંતર વિચારવું જોઈએ આટલું આપણે કહીએ બાકી તો બહુ એવું છે નહીં કાંઈ કોઈ આપણું કંઈક કરવાનું નથી પણ આ તો એક વિચાર કેમ લાગે છે તમને संगीतकार पति पत्नी बे हो दीको दीकरी थे ये संगीतकार थे कई दादा दादी में क्या हो वंश परंपरा में भले गाता न होने सांभवा कै हो तीज पेढ़ीए पर तो योको छोकरी संगीतकार थाय બાકી કોઈના બાપની વિશ્વમાં તાકાતને ઇન્જેક્શન મારીને તમે સંગીતકાર કરી શકો કારણ કે સંગીતમાં પેલો તાલ જોઈએ તાલ એટલે શું તાલી સાથે ચાલે સ્વામી નારાયણ સ્વામી આ તાલી સાથે ચાલવું તાલ કહેવાય અને સંગીતમાં તો ભયંકર બધા તાલો એમાં જે તાલ સાથે ચાલવું એ તાલ જન્મથી જ હોય શીખવાડ્યું આવે જ નહીં મરી જાવ તો પાછો તાલ ચૂકી જ જાય ચૂકી જ જાય તમારે કોઈ એમ કે સાબિત આપણે શું કરવાનું છે કે એના વંશમાં હોય છે લોહીમાં હોય છે જીન્સ માં હોય છે તો જ આવે તો તમે એમ કેમ કહો છો કે આંતર જ્ઞાતિ લગ્નમાં બધું સારું સમૂહ ઉતરે તો પેલી છોકરી હરિજન સાથે જતી રહે હવે એ બાજુના ગામ નો હરિજન પત્તો લાગ્યો પછી છોકરીને સમજાવા ગયા વડીલો જાય પેના મા બાપ થાય ને બાપ તો પેલી છોકરીને રડે બીજું શું કરે પગે લાગે જીવાન દીકરીને શું કે બાપ થઈને કર ઘરે મા કર ઘરે રડે કે આ ત્યાં શું કર્યું એક ની દીકરી મારી આ ઠીક નથી તું દુખી થવાની છો ઘણા નથી એના ડ્રાઈવરો સાથે ભાગી જતી શેઠ હોય મોટા હે કરોડાધિપતિ શેઠીઓ હોય ને એની છોકરી ડ્રાઈવર સાથે ભાગી જાય ક્યાંનું વ્યાજબી કારણ છે એમાં પણ મોહ મારે શું સમજાવવું છે આ નથી મોહ નહી મોંબો ચાલે અને જયારે મોહભંગ થાય ત્યારે ક્યાંય ના મોહભંગ તો થવાનો જ છે ઘણું રડે સમજાવે તો કે ના બરાબર છે તારા સાઠા સારા માઠા પ્રસંગે અમે કોઈ આવી શકવાના નથી સારા માઠા પ્રસંગે તું અમારી પાસે આવી શકવાની નથી તારા જીવનના સુખ દુઃખનું શું કઈક વિચારવું તો જોઈએ તારે ખાવાના ઠેકાણા નથી રેવાના ઠેકાણા નથી અમે તેને લાડે મોટી કરી છે આપણે એક તારે ભાઈ ને સવા સવાસો દોઢસો દોઢસો વીઘાના ખાતેદાર છો શું કરો દુખી થાવ છું ના મારે કાંઈ જોતું નથી હું મરચું મીઠું ખાઈ ને આની યારે સુખી રેશ શું ઘણા એવા બોલતા હોય એ કેમ મારી પાસે રોવે ને મને એમ કે હું તારે મરચું મીઠું ખાય ને સુખેથી રહીશ એ થોડા દાડા પછી તો જલેબી માગે પીઝા માગે મલ્ટિપ્લેક્ષ માગે જવાનું ફંદરી પબ્લિક જવું પડે મહેસાણા વોટર પાર્કિંગમાં લઈ જવી પડે દર રવિવાર ફરવા લઈ જવું પડે મરચું મીઠું કઈ ગયું પણ મોહ બધ હોય પાછી આવે નહી અને જ્યારે પછી એને ખ્યાલ આવે ઓ હવે તો બહુ દુઃખી થયા મારપીટ કરે ને આ ઘણા એવા છે ને કેવા છે આપણે પણ હિન્દુ છોકરીઓ મુસ્લિમ છોકરાઓ સાથે ભાગી જાય પછી એની જે બુરી દશા થાય છે મારી મારીને તોડી નાખે પરસાર કરાવે ને પહેલાં એમ કીધું હોય કે તને ન ફાવે કાંઈ નહીં પછી રાંધવાનું ખાવાનું બધું આવે આ હા અને પછી છાતી પીટીને રોવે ને પછી જે લબાચો મળ્યો કે ખાલી પહેરે કપડે ભાગીને રાતના બે વાગ્યે બાપનું ઘર ખખડાવે તો બાપે કે હવે તને ક્યાં રાખવી તારો નાનો ભાઈ એને કેમ સંસારમાં સગ પણ કરાવવું ત્યારે કીધું કે તને હવે પછી સ્વીકારીશું તો નાનાનું નહીં થાય સમાજ અમને કેમ સ્વીકારે તમને ઘરમાં રાખે તો આ કોઈને ભાઈને નહીં લે હવે તારું તું ભોગવ શું કરું માવતર છે તો કઈ કોઈ વ્યવસ્થા કરી આપતા હશે પણ જિંદગી તો ગઈ ને જિંદગી એવો સિક્કો છે કે એક જ વાર વાપરી શકાય છે જિંદગી એક એવો સિક્કો છે કે એક જ વાર તમે વાપરી શકો અને આગળ જ પગલું માંડે એમાં રિવર્સ પગલું થતું જ નથી રિવર્સ ગેર છે જ નહીં जिंदगी बहुज समय दुश्मन लागे ये साचु ज भ्रमित थी गये खोटो मार्ग दुख ना मार्ग ये साचो लगे मवतर के लगे कड़वा झेर जेवाचू कहना बता दुश्मन लगे <laughs> दुर्योधने पांडव ने भीम ने झेर आप लाक्षागृह में बाढ़ी ना कुता प्रयोग कर વન ભટકતા કર્યા જુપ્ટુમાં કપટ કરીને હરાવ્યા દ્રૌપદીના ઇતિહાસની અંદર ફર્સ્ટ એન્ડ લાસ્ટ આવો ઇવેન્ટ છે કે જ્યાં બધા જ વડીલો હોય અને રાજસભા હોય અને એમાં પોતાના જ કુળની પુત્ર ના વસ્ત્ર ખેંચવાનો પ્રસંગ બન્યો હોય धरखम व्यक्ति भिस्म द्रोणाचार्य कृपाचार्य धूतराष्ट्र अंध पोते बैठा है बोलो पांच पांडवों युधिष्ठिर अर्जुन हिम यस्त्र खेचाय कल्पना करो बधा समय महल म लाक्षाग्रह सड़गामी ना प्रयोग थे सोयना जटी जगह पा युद्ध वगर नही दू आ क्या ना पांच नंदन श्री कृष्ण पांडव ने पांच पी दियो, पांच ने एक एक सुखी रहती जेटी सोयी जी जमीन पर हूँ युद्ध वगर नहीं दो है? आने के कहे मोह शो बधुज गजबी तैयार नहींष्मी दू ना गा कि पितम आप वेला प्रगट थी गया प्रगट थे घणु बध ना બધા જ ભયંકર પાપના કર્મો થયા છતાંય દુર્યોધન લાગ્યું છે એમને તો પછી વનમાં જવું પડે એમાં ખોટું શું છે અને દ્રૌપદી ને એ હારી ગયા તો પછી એ તો અમારી ચીજ કહેવાય તો અમારી માલિકી હક છે પછી અમે એને વસ્ત્ર આવૃત રાખે અનાવરત રાખીએ એમાં શું ખોટું છે વાર વ્રતમાં જવાનું એને ઇન્વિટેશન છે એ ગયા છે યુદ્ધ વગર કેમ આપીએ તો કાલ સવારે પાડોશી આવીને કઈ પાંચ ગામડા અમને આપો તો શું અમારે બધું લૂંટાઈ દેવાનું બધું જ એને વ્યાજબી લાગે છે જેટલું ગેરવ્યાજબી છે બધું જ એને વ્યાજબી લાગે છે મરતા મરતા એને એમ ન થયું કે મેં ખોટું કર્યું એને શું કહેવાય મોહ સામે મોહ હોય તો એને દુર્ગુણ પણ સદ્ગુણ લાગે સદ્ગુણ દુર્ગુણ લાગે એ પાત્ર એટલે ધૂતરાષ્ટ્ર ધૂતરાષ્ટ્ર ને પણ આ બધું એના છોકરાનું બધું જ એને ઠીક લાગે છે એને દુર્યોધન સદગુણ મૂર્તિ લાગે છે અને સામે એ જે પાંડવો કરે છે તો એને એની વાત કાઢે એ લોકોએ પછી સમજીને જતું રહેવું જોઈએ અને રાજ સંપત્તિ નો ત્યાગ કરવો જોઈએ આદત પડી ગઈ છે આવું એ બોલે પણ દુશાસન અને દુર્યોધન કોઈ અવગુણ આવતો એમ એ થતું નથી કે ખોટું કરે છે યુદ્ધ પૂરું થઈ ગયું બધા કપાઈ ગયા મરાઈ ગયા તોય વાંક કોનો કાઢ્યો એને તમે કયો દૂધ મા કોનો કાઢ્યો એને કૃષ્ણનો વાક કાઢ્યો ગાંધારી પણ કૃષ્ણનો વાક કાઢ્યો છે જૂથ થયું કે હવે આ વાત કરો લ્યો ત્યાં સુધી છેવટે પછી ધૂતરાષ્ટ્ર કે છે કે મારે ભીમને ભેટવું છે કે હકીકતમાં એનામાં ભેટવું એટલે દીકરાઓ મારી જ નાખો પતાવી જ દેવો છે એવા આશય થી બેટા મારે તને મળવું છે પણ કૃષ્ણ હોશિયારનું દુર્યોધને ખીચ કાઢવા માટે ક્રોધ કાઢવા માટે ભીમનું એના પદ જેવડું ભયંકર મજબૂત લોખંડ એ લોખંડ નું પુતળું બનાવેલું કુસ્તી કરતો ક્રોધ થોધન આગળ ધરી દીધું અને પેલા અંધ ધૂતરાષ્ટ્રમાં લીધું જ્યાં દબાવ્યો કૃષ્ણ કઈક જુઓ ભીમ અને બેટા પણ કોણ બચાવે જો આશ્રો હોય ભગવાન તો ભગવાન કેમ રક્ષા કરે નહીતર હારેલી જીતેલી બાજી પળમાં હારી જાય પળમાં હારી જાય એટલે ભગવાનના છત્ર જરૂર છે આપણી બુદ્ધિ કઈ ચાલતું નથી પળમાં ઊંધું સૂજે અને ઊંધું થઈ જાય છેક સુધી ધૂતરાષ્ટને એમ ન થયું કે મારા છોકરામાં અવગુણ છે આને મોહ કહેવા અને બધા જ સંસારીઓ બધા સંસારીઓને પોતાના છોકરાના કોઈ દિવસ અવગુણ આવતા નથી કેમ લાગે છે તમને આપણને એના છોકરાને દીઠો ગમતો ન હોય કારણ કે નખથી શીખા સુધી કેટલાય અવગુણો અપલખણ હોય પણ એના મા બાપને મારા નાગલાની ગાયડ્યું ઘીની નાડ્યું ગામના છોકરા ગાળાના પાડોશીના પિત્તળના પેંડના હોના પૈના છોકરા છે ને સોનાના એક જણો છે ને એની બાજુમાં સ્કૂટર ને ગાડી બધું પાર્ક કર્યું હતું પાડોશીમાં એક છોકરો એ બાર પંદર વર્ષનો છોકરો એ હલતા હલતા ઓલું વ્હીકલ ટુ વ્હીલર સ્કૂટર સ્પ્લેન્ડર જેવું એના ધક્કો મારીને નાખી દીધું એટલે જોયું પેલા લોકો એટલે તરત આવ્યા પાડોશમાં કેવાય સમજુ સાણા માણસ એટલે પેલા કેવા વડીલો તમારા છોકરા આ જો આ ટીંકુએ અમારો સ્કૂટર પાડી નાખ્યું તો પેલા શું કે ખબર છે યાર એ તો પાગલ છે પાગલ એ પાગલ છે પાગલ આવું ના કરે તો કેવું કરે એને તમે મનમાં ધારો છો એ તો પાગલ છે જવા દો ને યાર આવે તો પાગલ છે પાગલ ને શું કેવાનું એટલે પાડો થી ઠંડા પડી ગયા એટલે જતા રહ્યા બે ત્રણ થી ગોબો પાડી દીધો આવડો મોટો ના તળાવ જેવડો ગોબો પાડી દીધો હવે સારી મજાની વીસ પંદર લાખની ગાડી અને બોનેટ ઉપર આમ આવો મોટો તળાવ જેવડો ગોબો પાડી દીધો એટલે પેલા છતાંસ સજા એટલે આવીને કીધું જો તમારે ટીંકો મારી ગાડી જો દેખાય આખું કુટુંબ હમાઈ જાય ને એવડો ગોબો પાડ્યો છે અરે તમને કહ્યું નઈ એ તો પાગલ છે પાગલ ને શું કહેવાનું હોય એ તો પાગલ છે પાગલ તો આવું કરે એના માટે લડવા જડવાનું કશું ના હોય પાગલ છે હવે પાગલ તો પાગલ છે બે ત્રણ દિવસ થયા તો પાણો મારો પથ્થર ફેંક્યો બારીનો કાચ તોડી નાખ્યો એટલે પેલા લોકો આવ્યા પાછા કે આમ જોવો જોવો આ એક કાચ પાંચ નો થાય જોવા દીધો આ તમારા છોકરા અરે કહ્યું ને યાર પાગલ છે એ પાગલ શું કહેવાનું ત્યારે પેલા સજ્જન બોલ્યા તમારું સ્કૂટર કેમ નથી પાડતો તમારી ગાડી કેમ કાચ તોડતો નથી તમારા ઘરના કાચ કેમ નથી તોડતો એટલો પાગલ થોડો થોડો છે પોતાના છોકરાનો ગુણ તો જોવો એટલો બધો મારો દીકરો દુર્ગુણ સદ્ગુણ લાગે સદ્ગુણ દુર્ગુણ લાગે અને પોતાની બધી ક્રિયા વ્યાજબી લાગે ગમે તેમ કરીને વ્યાજબી અને મોહ કે મોહ છે ને ઘણા લોકો અર્થ કરે ને ત્યારે મોહ અજ્ઞાન છે એવું કે વચ્ચે હું તમને કહી દઉં આ હું મોહ નું પેસ્ટ શા માટે કહું છું કે એ પેલું ઉપલું નિસંગત્વે નિર્મોહત્વ અને નિર્મોહત્વે નિશ્ચલ ચિત્ત કેમ થાય એ સમજાવવા માટે આ કરું છું બાકી કઈ એવું નથી કે આ તમે સાંભળી લો થઈ જવાય પણ અજ્ઞાન મોહ એટલે અજ્ઞાન નથી એને જ્ઞાન હોય છે પણ જ્ઞાન કઈ કામ કરતું નથી તમારી ગાડી બ્રેક હોય ને કેમ બ્રેક ફેલ થઈ જાય લો पूना की बी घाटी गाड़ी जाती है फोर है्हील गाड़ी टेक्सी वाला शेठ जी ब्रेक फेल हो गया हो हो गया हो गया पहले मीटर बंद कर आने से मीटर बंद कर पैसा चढ़े खोटा <laughs> तो ज्ञान करे नहीं બ્રેક હોય પણ બ્રેક કામ કરે ને એવું આ પાણીમાં ગાડી થોડી પલલી જાય પછી બ્રેક પલી થઈ જાય સાંભળ્યું છે મેં કાંઈ ચલાવી નથી પણ લોકો અજ્ઞાની ન હોય ઘણી તો બહુ જ વિદ્વાન હોય અને જેટલો વિદ્વાન હોય એટલો જ મોહગ્રસ્ત હોય અક્કલ વગર હોય એને મોહ હોય એવું નથી જોવું બ્રહ્માજી છે એના જેવો જ્ઞાની પુરુષ ખરો ચાર વેદનો નિત્ય પાઠ અખંડ પાઠ એ બ્રહ્માજી પોતાની સગી દીકરી સરસ્વતી પાછળ મોહ પામો વિવેક પણ નારી આવું કર્મ કોઈ કરે નહીં પોતાની સગી દીકરી ઉપર એટલે જ્યાં જ્યાં આ કથા લખાય ત્યાં એમ જ લખાયું સરસ્વતીમાં મોહપાયમા મોહ એટલે શું એ તો તમે સમજો ને પ્રમિત બુદ્ધિ જ્ઞાન કામ ન કરે એટલે આપણે ભગવાનની માયામાં મોહપાયમા કોણ ઇન્દ્ર મોહ પામો બ્રહ્મા મોહપાયમો મોહલી એટ્રેક્શન જ નથી પાછું જોયું સમજાય છે ને મોહ એટલે તમારું જ્ઞાન કામ ન કરે વિવેક કામ ન કરે બ્રહ્માજી મોહિત થઈ કૃષ્ણ ચરિત્રમાં પછી કબૂલ્યું કે હું આપને ગર્ભમાં સ્તુતિ કરવા એવો હતો એ જ હું આજે ભૂલો પડી ગયો મેં તમને જે મનુષ્ય નહોતા મનુષ્ય માન્યા અવળી બુદ્ધિ થઈ જ્ઞાન કામ ન કરશન જ નહીં આકર્ષણ જ નહીં લુપ્ધ થઈ જવું ઇન્ફેચ્યુએશન એટલું જ નહીં તો જ્ઞાન કામ ન કર ઉલટું શું આસકિતમાં આટલું બધું નથી થતું સમજાય છે ને તમને ભેદ તો વિવેક ના આવે જ્ઞાન કામ ના કરેદ જ્ઞાતા છે એને જ્ઞાન કામ કરવું જોઈએ કર્યું ને સગી દીકરી પાડોશમાં પતિ પત્ની ઝગડી પીડા પણ ઝગડ્યા એટલે કાળા કોપ ના તોડી નાખ્યા માથા પાંચ પાંચ છ છ ટાંકા આવે એવા તોડી વિખી નાખ્યા કૂતરા વીખે પછી કોર્ટમાં કેસ થયો બેનો સામસામો થયો એટલે હું તો બે નો એટલે કોર્ટમાં પછી પેલા એને સાક્ષી માંગ્યા તમે આવું કહો છો બોલ્યા તો સાક્ષી છે આના કોઈ કે મારો વાંક નથી આનો વાંક છે આ કે મારો વાંક નથી પત્ની નો છે તો તમારું કોઈ સાક્ષી છે તો કે અમારા પાડોશમાં છે જે એ હતા ભાઈ હાજર અને એમને છૂટા પાડભાઈ આવ્યા અને એટલે એને બોલાવી શકાય એટલે સાક્ષી બોલાવ્યા એટલે જજે પહેલાં સાક્ષીને કર્યું કે આ ઝઘડ્યા આ બધું થયું તમે નજરે જોયેલું તો કે હા મેં જોયું તમે સાક્ષી સાક્ષી એકદમ આ ઝઘડો બે થયો તમે હા હાજર હું છૂટા પાડવા ગયો હતો સાહેબ મારે ખોટું બોલો કંઈ અર્થ જ નથી હા બરાબર છે તો તમારે સાક્ષી તરીકે હવે તમારે શું કહેવું છે મારે એટલું જ કહેવું છે કે હવે હું જિંદગીભર લગ્ન નહીં કરું एम आ ब्रह्मा जी सरस्वती दीक पाचड़ पड़ा सरस्वती प्रतिज्ञा लीधी क्योंकि जिंदगी परणवूंती आजीवन कुआरा संसार ज्ञा कह ब्रह्मा अज्ञा कह मोहित विवेक कामज करते विवेक न रहे श्रीजी महाराजे वचनामृत में कहू कि जय व्यापे तरह पशु जेव थी जाए व पशु जेव थी जाए काशक्त हो पशु जेव थी जाए येष्टा पशुओं में न हो जाए तरह शु कहू कि मोहग्रस्त आशक्ति मोहग्रस्त है पशुओं ने जिया मंडे करवाह है विवेकनाथ इंद्र है यहां ज्ञान नहीं ऋषि पूज्य है तो गौतम ऋषि आश्रम में अहल्या हाथ उपाड़े શું કરવું શું ન કરું એનો વિવેક ન રહે જ્ઞાન કામ ન કરે એને કહેવાય મોતાની ઊંચાઈ કેવું હિંદ કૃત્ય પણ મોહ વ્યાપે ત્યારે ખ્યાલ રહે સ્ત્રીનો જ મોહ થાય એવું નથી સમજાયું ને મોહ પદનો હોય રૂપનો હોય પોતાના વિચારનો હોય અરે સાંપ્રદાયિક મતનો પણ મોહ હોય બધા મોહ હોય ધનનો હોય બધા પ્રકારના મોહ તમને એક બીજી ઘટના કહું બેંગ્લોરની એક હોસ્પિટલમાં એક પત્નીએ ગુલાબના ફૂલ જેવા પેલી જ પ્રસૂતિ બાળકનો પુત્રનો જન્મ આપ્યો હવે કોને વધાઈ ન હોય તમે કહો દીકરાનો જન્મ અને એ ગુલાબનો ફૂલ જેવો સરસ દેવના ચક્ર જેવો આપણે બહુ ઉપમા આપીએ ત્યારે શું કે દેવના ચક્ર જેવો દીકરો એવો સરસ દીકરો ખુશાલી છે પેંડા વેચા એનો પતિ પણ આવી ગયા એના પતિએ પણ બધાને પેંડા વેચા મુખ મીઠું કર્યું માહોલ એકદમ આનંદનો હોય મા બાપ પણ હોય સામે સાસુ સસરાને પણ હોય એના પતિને પણ આનંદ હોય હે પણ બીજો દીન ત્રીજો દીન થયો અચાનક એની પત્ની ઓલી પેલી મહિલા જાગી તો એનો છોકરો ગુમ નાનો ત્રણ દિવસનું બાળક બાળક ગુમ હા હા કાર થઈ ગયું એની મહિલા તો એના મા બાપ સાસુ સસરા છાતી પીઠ રડે એના પતિ પણ રડે એમાં તપાસ કરતા ખબર પડી કે ભાઈ આ હોસ્પિટલની પાછળ કુવો છે ને એમાં કોઈ નવજાત શિશુ નો શબ્દ તરે છે તાત્કાલિક બધા લોકો ત્યાં જ્યાં કાઢ્યું એ જ બાળકનો શબ્દ કોઈને કૂવામાં ફેંકી દીધો અપહરણ કરી લઈ જવું હતું તો અલગ વાત હતી પણ આ ફેંકી કોને દીધો એ જ્યારે જેને ફેંક્યો ये महिला कोई जोई गेली, कि आवा कपड़ा था रातना आछा प्रकाशवा त्यारे खोलता खोलता फेंकना बाको बापज सगो बाप भेल गणेलो सीए चार्ट एक आटलो होशियार ब्रिलियंट एने जेहली सवारक ने कू फें અને પાછો ખોટું ખોટું રડે બધા સાથે ભળી ગયો પણ પેલી મહિલાએ કપડા બધું ઓળખી લીધેલું ને એના ઉપર પકડ્યો કે આ માણસ હતો આ શર્ટ ને પેન્ટ કપડા પહેર્યા હતા પછી એને થર્ડ ડિગ્રી પોલીસે વાપરી એટલે હા પાડી કારણમાં તમને કાંઈ જડે છે મોહ જોવો તમે કેવો હોય છે ક્યાંથી ક્યાં કેમ પ્રકટ થાય છે પરિણા સારા દિવસો જાય છે સુખી પરિવાર છે એની ચાર્ટેડ એકાઉન્ટ તરીકે ઓફિસ પણ ખુલી ગઈ છે એ પણ સારી ચાલે છે એમાં થોડા સમય જતા એની પત્નીને દિવસો રહ્યા એટલે પત્નીએ ખુશખબર આપી કે મને સારા દિવસો છે એટલે આમણે તરત કહેતો કે આપણે એ બાળક જોઈતું નથી આપણે બાળકનો નિકાલ કરી નાખો માં પણ શા માટે એમ શા માટે બાળકને નિકાલ કરવો પરિણા છે આપણે આટલી બધી સંપત્તિ છે તમે ભણેલા છો હું ભણેલું છું આપણે કોઈ પરિવારમાં બીજી ખાવા પીવાની ખોટ નથી તમારે સારી ઓફિસ ચાલે છે તો કે તને ખબર ના પડે હજી મેં હમણાં જ ઓફિસ ચાલુ કરી છે હજી મારે ખૂબ પૈસા કમાવે છે આ પણ એમાં ક્યાં ના છે હું ભણેલું જ છું હું મારી રીતે થોડા પૈસા ભેળા કરાવીશ હું સર્વિસ કરીશ હું નોકરી કરીશ એમાં ક્યાં આપણને પૈસા તો ભેળો થશે તો કે તારો પૈસો ક્યારે આવે ને કેટલો આવે શું ખબર છે આ મારી ઓફિસ ખબર નથી આનો કેટલો ખર્ચો કર્યો છે આ છે તે છે અને હમણાં મારી ઉંમર કમાઈ લેવાની છે પણ કમાવું એમ બાળકનો શું વાંધો છે તો કે તને ખબર ના પડે બાળક હોય તો પછી એના દવા ઔષધ કપડાં લતા ભણાવું આજે કેજીમાં એડમિશન સ્કૂલમાં એડમિશન કેટલા ડોનેશન કેટલો ખર્ચ થાય અને ખર્ચો એ અત્યારે મને ના પોસાય દ્રવ્યનો મોહ જોવો પૈસો ભેળો કરવો રૂપિયો રૂપિયો રૂપિયો રૂપિયો રૂપિયો ને હું અત્યારે પૈસો ખર્ચવા તૈયાર નથી સગો બાપ દીકરા માટે ખર્ચવા તૈયાર નથી દીકરા કરતા પણ પૈસો ગળે વળગ્યો અને છેવટે પત્નીએ ન માન્યો તો છેલ્લી બાકી આવી રીતે હસ્તુ મુખ રાખ્યું પણ છેવટે પોતે સગા બાપ એ છોકરાને કુવામાં ફેંકી દીધી અને છતાંય એને કશું ખોટું કર્યાનો અહેસાસ ન થયો રૂપિયો પ્રધાન આને શું કહેવાય પૈસાનો મોહ જોવો શું કરે મોહ પૈસાની આસક્તિ બધા હોય બધા હોય તમને હોય તમને પેક ટળી ગઈ છે કઈ હે તમારો કોઈ પાંચ હજાર ઓછીને આપ્યો ન દેતો હોય તો તમે ઉઘરાણી ન કરો થોડક કડક થઈને તમે ના ગયો તમે એમ કહો કાંઈ વાંધો નહીં તો દાન ભેટની પોચ આપી દઈજે ને એમ કહો તમે હે आसक्ति तो छे है अलग वस्तु मोह मरे ने मारे, आसक्ति मरे नहींह मरे आज नहीं कहता प्रेमी पंखी धीमे थी बोलनाखो <laughs> आ साथे मरी जाए का पड़ी साबरमती डूबी आसक्तिग्रस्त नहीं कहते हैं ह व्यापेल मरेग्रस्त मरे जत्या सगा भाई भाई जमीन वेचणी में पीछे एक बीजा धारिया उपाड़ी ले कुहाड़ी बंदूक लई ले, ले। सगो बाप दीक छाती में गोली दरबी दिए મોહમાં મોહમાં મોહ ન કરો ગીતામાં સંગાત સમજાય તે કામ કામ ક્રોધો વિ જાય તે ક્રોધા જ ભવતી સમોહ ક્રોધથી મોહ પેદા થાય છે એમ કહ્યું છે એનો અર્થ સમજવા જેવો છે આપણે દૂધ વાત કરી હતી ને દૂધમાંથી માવો થાય એ બે પ્રકારે થાય તમને ખબર છે એક દૂધને તમે ઘૂંટી ઘૂંટી ઘૂંટી ઘૂંટીને કરો અને છેવટે પાણી બળી જાય ને માવો થાય અને એક એ રીતે થાય દૂધ તમે ગરમ થાય ને એમાં પછી ખટાશ નાખો ફટકડી નાખો લીંબુ નાખો કંઈ કઈ ના દૂધ ફાટી જાય પાણી કાઢી લો તરત જ માવો થઈ જાય થોડી મિનિટોમાં બે પ્રકારે માવો થાય એમ જેમાં આસક્તિ હોય હેતની અને જે મોહ પેદા થાય એ ઘૂંટી ઘૂંટીને ધીમે ધીમે થાય અને જે આ જે ક્રોધ થાય ને એ ક્યારે થાય તમારી આ શક્તિમાં કોઈ વિરોધ પેદા કરે અને તરસ ખટાશ પડે ખટાશ પડે ને દૂધ ને પાણી નો ખાત લો આ બે પ્રકારે થાય મોહ જ મોહમાં જ મરે અને મારે માટે આ શક્તિ થી મોહ થોડો જુદો છે મોહ આટલા આટલા કાર્ય કરે હજી તો બહુ ભયંકર છે આ મોહ છે ને એના ઉપર તો શાસ્ત્રો પડ્યા છે અને બધાએ પ્રહાર ઋષિ મુનિઓ મોહ ઉપર જ કર્યા છે આ રાખો થોડી ઘણી વાંધો નહીં સંસાર સારો ચાલશે તમને તમારા ઘરનામાં આશક્તિ ન જ હોય તો તમે ઘરે જાઓ કેવી વાત કરે આ જવાય છે સચવાય છે એનું મન સચવાય છે માગે તેવા સાડી ઘરેણા અડધી રાતે ઉઠી કોક ની દુકાન તોડીને લઈ આવો છો એક જણા એક ની એક દુકાન જ રાતમાં ત્રણ વાર તોડી એક જણાઈએ એક સાડીનો કલર ગમે નહી તો હું શું કરું હમ આ શક્તિ સારી પણ મોહ ભયંતર છે હવે હજી મોહ હવે બહુ શાસ્ત્રીય રીતે થોડો સમજી લઈએ અને એના ઉપરથી પછી તમને આપણે એ સમજવાની કોશિશ કરવી છે કે એ નિસંગતામાંથી નિર્મોહી નિર્મોહત્વમાંથી કઈ રીતે નિશ્ચલચિત થાય છે શાસ્ત્રમાં મોહને એવું કહ્યું છે કે મોહ વૈચિત્ર્ય મોહ છે મૂળ શબ્દ ધાતુ છે એનો ઉપયોગ ક્યાં થાય અને એનો અર્થ શું થાય તો કે વિચિત્રતા પેદા કરે અને મોહ કહેવાય વિચિત્રતા એટલે વિપરીતતા પેદા કરે વિપરીતતા બુદ્ધિ વિપરીત કરી નાખી કેવી માથું ફરે પણ શાસ્ત્ર ભાષામાં જે વાત કરે છે આગળ આપણે કહ્યું એનો સરળ અર્થ કર્યો પણ એમાં છુપાયેલા જે અર્થ છે એને શાસ્ત્ર શું આપણું મૂકે છે કે મોહ એને કહેવાય કે વિચિત્રતા પેદા કરે વિપરીતતા પેદા કરે અને કેવી વિપરીતતા પેદા કરે ચાર જ શબ્દ આપ્યા એનો આપણે આગળ સંદર્ભ આપ્યો પણ આ થોડું શાસ્ત્ર कि मोह व्यापेन विपरीत बुद्धि थे तर शु था था। तो एक अनित्य नित्य बुद्धि नित्य अनित्य विवेक विचारोह थे तरह शुभ तो अनित्य मित्य बुद्धि थाय जो ऊधु थी गयित्य नित्य बुद्धि अनात्मा आत्मबुद्धि अपवित्र वस्तु मवित्र बुद्धि અને દુઃખમાં સુખ બુદ્ધિ થાય એને મોહ કેવા ચાર વસ્તુ કરે અનિત્ય આ સંસાર આ દેહ એ નિત્ય છે આત્મા અને પરમાત્મા એ નિત્ય છે એને અનિત્ય લાગે એટલે કે આ ભજનનો માર્ગ સત્સંગ માર્ગ અધ્યાત્મ માર્ગ એ બધું એવું આ શું કરવાનું આ બધું ફિજુલ છે અને જે અનિત્ય સંસાર છે અનિત્ય દેહ છે અનિત્ય વ્યવહાર છે એને પરમ સત્ય લાગે ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાં રહેવું નથી ત્યાં પાતાળે પાયા નાખે છે હે જુનાગઢ જોગી બોલે છે જવા કરા શું કે છે એક વાક્યમાં કે જ્યાં કાંઈ રહેવાનું જ નથી ત્યાં જીવ પાતાળે પાયા નાખે છે જ્યાંથી ક્યારેય ગયા પછી પાછું અવા જેવું થતું નથી એના માટે આ જરાય ઉદ્યમ કરતો એટલે કહ્યું કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો કદાચ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ ના સુધરો શું સુધર્યું પણ એ મોહગ્રસ્ત લોકોને આ વાત ન સમજાય વિપરીત બુદ્ધિ છે તો અનિત્ય એવો સંસાર નિત્ય લાગે નિત્ય લાગે એમ નહીં અખંડ રહે એનો પ્રયાસ આમાંથી કઈ ઓછું ન થવું જોઈએ વધે ભલે ગાડી બંગલા આ તે બધું છે એ વધે એમ ઇચ્છે ઓછું થાય તો જરાય નહીં બે બંગલામાંથી એક થઈ જાય એવું કોઈ ઈચ્છે તમારી બે ગાડી હોય તમને એવું કોઈ થાય એક ચોરી જાય સારું ઉલટાનું એમ થાય મૂકી જાય એક સારી તો થાય અનિત્ય વસ્તુ છે એને નિત્ય લાગે અને નિત્ય રાખવા માટે પ્રયાસ કરે કેમ એટલે ચારણે મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે હતા ને સેવા કરી રાજી થયા પછી મહારાજ કે માગો માગો માગો તો કે અમારી દીકરો અખંડ રીએ હા હા હા હા માં આ બ્રહ્માંડ પ્રકૃતિનું કોઈ કાર્ય અખંડ ન રહે એમાં તમારો વીરો દીકરો અને આ ભેંસો અખંડ ક્યાંથી રે પણ મોહ બોલાવે અનિત્ય છે એને નિત્ય કરવાનો પ્રયાસ કરે છે નિત્ય સંસાર ને એવો શણગાર્ય છે કે બસ અખંડ અહીંયા રહેવું છે હમ અખંડ અહીંયા જ રહેવું છે મકાન બનાવે ત્યારે શું કે જો સાત પેઢી સુધી આમ પીછી ન મારવી પડે એવો કરજો સાત પેઢી સુધી એવું કરજો સાત પેઢી સુધી પીછી મારવી ના પડે રેવાના તો નથી સાત પેઢી છે પણ એ અનિત્ય સંસારમાં નિત્ય બુદ્ધિ છે અને નિત્ય બુદ્ધિ હશે ત્યારે જ અખંડ પ્રયાસ થતો હશે ને એના માટે રાતને દી આ દોડા દોડી શું હે ભાઈ એટલો કોઈ સત્સંગ માટે દોડાદોડી નથી કરતો અવાય તો અવાય અને પેલા માટે તો વરસતો વરસાદ હોય અને જો ઘરાકી થતી હોય તો છત્રી લઈને પહોંચે ત્યાં એમ થોડુંક છાંટા પડે છે નહીં જાય હે તો કોઈ ગ્રાહક ના હોય તો કોઈ દુકાન બંધ કરીને ઘરે આવ્યો કદાચ આવી જાય કદાચ આવી જાય એમાં રાઈટ પડી જાય તોય પણ કદાચ આવી જાય અનિત્યમાં કેટલી નિત્ય બુદ્ધિ છે અને નિત્ય એવા પરમાત્મામાં અનિત્ય બુદ્ધિ છે એ કરશું તો ભલે ન કરશો તો ભલે ક્યાં વયું જવાનું છે ક્યાં બાજી મૂળો છે લંઘાઈ જવાનું આવતા જન્મે કરશું એવા આવતા જન્મે કરશું એમાં જ કેટલાય આજ નાખ્યા એટલે બધા મોહગ્રસ્ત છે જેને ભજન સૂજતું નથી જેને ભગવાનનો માર્ગ સૂજતો નથી ગમે તેવો સત્સંગી હોય ડાયો કહેવાતો હોય તો પણ એ મોહગ્રસ્ત છે એટલે ભરપૂર કહ્યું છે કે આ બધું જગત જુઓ તો ખરા કોઈ મોત ને જાણતું નથી આ નાશને જાણતું નથી આ દુઃખ જાણતું નથી બિચારો ભરતુર આ વલવલાટ કરે છે પિત્વા મય મદીરામ એ આ ઉન્ભૂતભૂત જગત પ્રમાદ મદિરા આ મોહમય પ્રમાદ મદિરાને પીને આ જગત ગાંડું થઈ ગયું છે ભરતૃ પાગલ થઈ ગયું છે ને જે દશા થાય એની મોહની હોય પછી એને શું એને બાપ ગણે ન દીકરી ગણે ન મા ગણે એને મદિરા કહેવાય પીધી એ મોહ ચડ્યો છે ને એટલે પછી આ સંસારમાં આવું ગાંડ પણ ચાલે છે ભરતૃ આ કોઈને કઈ કેમ અરેરાટી નથી થતી ભરતુર થઈ જાય છે અને છતાં આ લોક કોઈ વિચારતું નથી કેમ નથી વિચારતું કે પિત્વા મોહ પ્રમાદ મદિરા આ મદિરા પ્રમાદરૂપી મદિરા પીને મોહગ્રસ્ત સંસાર થઈ ગયો છે कई सूजत नहीं अनित्य नित्य बुद्धि अनात्मा आत्मबुद्धिज नहीं जरा कड़व लगे दीकरा दीक परिवार सगाजियो आ बद एक दृष्टि है आप न कह ते अरा हकीकत में तो छूटा पड़ जाए આવા તો કેટલાય ને છોડી દીધા ઘણા લોકોને શું થાય કે જો આવો પ્રેમ ને મોહ આશક્તિ ને બધું જાય જતુરીએ તો પછી સંસાર કેમ ચાલે યાદ રાખજો મોહ નીકળી જાય આશક્તિ નીકળી જાય પછી એ જ પરિવાર જે સ્મૂધલી અને સુંદર રીતે ચાલે એવો વિશ્વમાં બીજો એક પરિવાર ના ચાલે આ આસક્તિ ને લીધે મોહને લીધે નાના બાળકો ઉપર મા બાપ છે ને જુલમ ગુજારે છે લો ભલે ગમે એટલો નિર્દોષ પ્રેમ કહેતા પણ મારો દીકરો એન્જિનિયર થાય ડોક્ટર થાય મોટો થાય પછી ઉઠાડી ક્લાસમાં જવાનું છે હમણાં તારી ડોહી રીક્ષા આવીને ઉભી રહી છે અરે આમ જો આમ સૂરજ ઉગી ગયો છે અને તું હજી ઊઘે છે સૂરજ કાર્ય નથી શું જવાબ આવ્યો બાળકે બોલો એ મમ્મી સાત વાગ્યા માં છ વાગ્યા માં સુઈ જાય ને તું મને દસ વાગ્યા સુવા નથી દેતી પાછી એના પેલા મને ઉઠાડે છે એ વેલો જ ઉઠે ને કારણ કે સૂજે કેટલો વેલો સુઈ જાય છે બાળ પણ છીનવા છીનલો સાવન કા પી કાગજ કે કિશ્તી એ બારિશ કા પાની આજ આયા થા બારિશ કિતર મે પેર એક એસ એમ એસ આયા હતા સ્વામીજી મિટી કી સુગંધો મેં એસ એમ એસ રિવર્સ નહી ક્યા મેં ભી બહાર હિ બેઠા થા મિટી કી સુગંધ પરમાત્મા કઈ સુગંધ લે રહરીમાં કૃપા હોતી હૈ કભી નહી હોતના પાણી રખા હૈયા ઉપર પાણી ને છૂટું મૂકે છે તો ધરતી ઉપર સમાતું નથી એટલું અનર્ગણ પાણી ઉપર હશે ને જોર છેદ ને એટલે શાસ્ત્રો કે જે પૃથ્વી કરતા જળ દસ ગણું છે સમજાય તો શાસ્ત્રોમાં અરે ભાઈ શું આ તો બધું એવું છે ને પછી એનો એનો આનંદ તો મોહગ્રસ્ત છે અનાત્મા આત્મબુદ્ધિ જે આપણા નથી એ આપણા લાગે અને ભગવાન અને ભગવાન ના ભક્તો જે સદાય આપણા છે નાનંદા કહેતા ને ગોવા ભંગી ને ગોવા ભંગી અક્ષરધામ અને અહીંના જે સગા છે એને જો સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો તો તમે લટકી રહ્યો તમે એમ કહો શ્રીજી મારા તેડવા આવે ને પછી તમે એમ કે મારા ઘરવાળાને લઈ લો તો ગોટાળો થાય થાય કે નહી મૂકીને વ્યાજ આવે પડ ત્યારે બીજું શું ચાલતું નથી ત્યાં કોઈ સ્ત્રી છે સાચું એના બાપા કે સાવ સાચું એટલે તો એને સ્વર્ગ કેવાય છે એટલે જ એને સ્વર્ગ કહેવાય છે અને સાથે રેવા દે છે એટલે આને નરક કહેવાય છે પણ આ સમજાય નહી એને શું કેવાય મોરે કીર્તન માં કયું છે હસીબો લાવે હડકો લાવે કરે તરણ ને તોડે એક બે ગાળ આપે પેલું કે પેલું કે એક જણા એક છોકરી ને કઈ કીધું તમારી ભાષામાં કેવા ધીમેક થી બોલી જાય આઈ લવયુ એવું કઈ કહે મારે સમજાવવું પડે એટલે કે બોલવું પડે એટલે એવું કીધું એટલે પેલી કે મારે સગાઈ થઈ ગઈ છે તો આ સામે હું કે જરા કઈ એડજસ્ટ થતું હોય એટલે આમાં એડજસ્ટ થતું હોય છે આને શું કેવાય કેવાય જે આપણા નથી એને આપણા મનાય સાથે રહેવાના છે મર્યા પછી આપણને સાચો સાદો દે એટલે ભૂલો પડતો નહીં આપણે કેમ વ્યારા ગામમાં અમુલક તરવાડી એવું લગભગ નામ છે એને શ્રીજી મહારાજ તેડવાય એની બેન બાજુમાં બેઠી હતી એને મહારાજના દર્શન થયા એટલે એ સમાધિનિષ્ઠ એટલે એને તો દેખાય મહારાજ મહારાજ વાયો છું બઉ સારું છું જય સ્વામી નારાયણ ભજન કરજો વિમાન ઉપડી ગયું પણ આ બેન હતા એ સમાધિ નિષ્ઠા તુરત સમાધિ કરી સમાધિ કરીને દોડી ને ચડી ગઈ વિચાર કરો સહજાનંદ સ્વામી સેવકો ભક્તો મહિલાઓ કેવા છે સમાધિ કરીને વિમાનમાં મહારાજની સાથે વિમાનમાં ચડી ગઈ મહારાજ કેમ આવી ભક્તો બહુ લાડકા હોય છે હે બીજા નહીં તો આપણે કોકની ગાડીમાં ચડી બેસીએ તો મહારાજ કે હા હા બેન તમે કેમ આવ્યા તો કે મહારાજ મારો ભાઈ છે ને એને હું જાણું છું એને થોડીક થોડીક વાસના હોય છે મને છે એ ક્યાંક લોકમાં ક્યાંક અટવાઈ જશે અને કદાચ તમે એની કસોટી લઈ લેશો તો બિચારો રખડી પડશે એટલે હું એને છે અક્ષરધામ સુધી મૂકી અને પછી આવીશ આ કહેવાય મદદ થોડી કહેવાય આ આપણા છે મેરા પછી પણ આપણે મદદ કરે છે અને જેને આપણા માનીએ છીએ આપણને જીવતા મદદ નથી કરતા જીવતા મદદ નથી કરતા સગા ભાઈ ને તમે ઓપરેશન દોઢ લાખની જરૂર છે હું કીધું કઈ નથી અનાત્મા માં આત્મ બુદ્ધિ અને જે આત્મા છે એમાં અનાત્મ બુદ્ધિ લાગે છે આ દેહ છે અનાત્મા છે અનાત્મા તમામ પદાર્થો આ લાંબુ કરીએ તો બધું એમાં બહુ ચાલે આ દેહ અનાત્મા છે આત્મા આત્મા છે પણ આત્મામાં આપણને અનાત્મા લાગે છે તમારો વિષય જ નથી તમારો વિષય છે એ કરો તમે કોઈથી ધ્યાન કર્યું નથી તમે અધ્યાત્માની ખબર નથી ઓમકાર શું કહેવાય એ ખબર નથી ભલા માણસ અને તમે આમાં ક્યાં ભરડવા માંડ્યા હવે તમે કલાકાર સારા હોઈ શકો તમે ચિત્રકાર સારા હોઈ શકો તમે સંગીતકાર સારા હોય શકો પણ તમે કોઈ રસોઈ રસોઈ કરતો હોય ત્યાં જ એટલું આ નાખો આટલું આમ નાખો હવે આમાં મીઠું નાખો એ તમે રેવા દો તમારો વિષય નથી તમે એક દિવસ તમારા રસોડામાં જઈ તમારા ઘરવાળાને કહેજો હવે લોટ આમ મૂકો આને આમ મૂકો તરત કહે છે તમે પેલા રમવા બેસો તો હું છે ને તમને બોલાવીશ ત્યારે જમવા આવજો એ તમારું કામ તમે કરો મારું કામ મારું કરવા જ કહે કે ન કહે ત્યારે આ ભલામા રસ્તો નથી અને આ હું નથી પણ કહી દીધું કે સ્ટીફન હોકિંગ્સ મને ગુરુભાવ જેવો એમાં હોય પણ એને આ માર્ગમાં એને હાથ ન નખાય કારણ કે આ એનો રસ્તો જ નથી આમાં એ શું કહી શકશે અને એને એક બહુ સરસ વાત કરી કે સ્ટીફન હોકિંગ ભગવાન નથી સ્વર્ગ નથી ઈશ્વર નથી એમ કહે છે એના માટે પુરાવા આપી શકશે જેના તમે પુરાવા નથી આપી શકતા તો તમારે કઈ રીતે આગળ વાત નથી કરી બીજું કહેવું છે પણ હું એમ કઉ કે જે એમ કહે છે કે ઈશ્વર છે ધામ છે મર્યા પછી પરમાત્માને જીવતા પરમાત્મા છે આત્મા છે એ અનુભૂત પુરુષો જોઈને કહે છે જોઈને કહે છે કે એ બધું છે તમારા ફૂટ્યા તે તમને દેખાતા નથી અને એને ખુલી આ દેખાય છે કેમ માને એટલે જેનો માર્ગ નથી માણ એટલે અનાત્મામાં આત્મ થાય છે આત્મામાં અનાત્મા બુદ્ધિ થાય છે એને શું કેવાય તેજુ અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ થાય આ દેહ પવિત્ર છે નોક માં આંગરી નાખો જઈ કોનમાં નાખો ક્યાંય સુગંધ છે છતાં પવિત્ર બુદ્ધિ છે ને જેમ સેવા કરો છો આપડે બધા દેવની જેમ કરીએ છીએ કેવો નવડાવીએ છીએ આવું રાખવું અને ભગવાન પછી શું કરે ખબર આને શીંગડા બહુ વાલા છે બે દઈ દો એટલે બીજે જન્મે શીંગડા દીએ પછી ન હોય તો ઊભા વાળ કરી શીંગડા જેવું કરે ઓલું જેલી નાખે ને આવું બધું નાખે બુ રૂપિયા આપે અને પાંચ હજાર હું બોલું છું અમારી કેફિયત પ્રમાણે બાકી તો એ કેટલા કેટલા તમે રામજાનો ઘણા બેલ્ટ છે એ પાંચ પાંચ હજાર આવતા છે રામજા કેવી પવિત્ર બુદ્ધિ દેવ બુદ્ધિ અને અપવિત્રતાનું ઘર પવિત્રતાનું ઘર પતંજલિ ઋષિ જ્યારે સાધક યોગી અત્યંત પવિત્રતા રાખતો રાખતો આગળ વધે છે એક એક શબ્દ સાંભળજો પવિત્રતાની સાધના કરતો કરતો પવિત્રતાને જેમ જાળવતા આગળ વધતો જાય છે એમ પવિત્રતાની એટલે શૌચની શૌચ એટલે પવિત્રતાની પરાકાષ્ઠા પહોંચે છે ત્યારે એને પોતાનું શરીર પ્રત્યે ઘૃણા થઈ જાય છે આ શું છે બધા કથાકારો ની બધા વ્યાખ્યા કરે ત્યારે શું કરે ખબર છે એ યોગી થોડા આપને શરીર છે એ કરેગા તમારા એમાં પાતંજલિ ઋષિએ ચોખ્ખું લગ્યું છે જુગુપ્પા નિરંજન રડવા માંડ્યા સ્વામી કે સાધુ સાધુ સાધુ સાધુ સાધુ શા માટે રડો છો તો કે સ્વામી આ બધા પ્રકૃતિના પદાર્થોમાં મને ગંધ આવે છે આ બધા જ પ્રકૃતિના પદાર્થોમાં મને હું એને નથી એ પદાર્થોથી ની પૂજા કરી શકતો સાંભળજો આ ગુલાબના પુષ્પક જેટલી ઉત્તમ વસ્તુઓ કહો પ્રકૃતિ માત્રના પદાર્થોમાં મને ગંધ આવે છે દુર્ગંધ આવે છે હું શ્રીજી મહારાજની કઈ રીતે પૂજા કરું મારે કયા પદાર્થોથી એની પૂજા કરવી વિચાર કરો અને આ લોકો સૂત્રનો અર્થ કરે છે જો બેઠા બેઠા વ્યાસપીઠ ઉપરથી યોગી જુગુપ્સ થોડે કરેગા અપને શરીર છે પરકે શરીર છે ઘૃણા થોડી કરેગા મોહ નહીં મોહ તો શાસ્ત્રને ન્યાય આપો ને ભલે ને ન થતું હોય ઘણા લોકો કે આટલી બધી ઊંચી ઊંચી વાતો ન કરવી એટલે આ અમદાવાદમાં એસી લાખ વસ્તી છે કેટલી એમાં બે લાખ ત્રણ લાખ તો કૂતરા છે એ બધું મારે ધ્યાન રાખવું પડે તમે ન રાખો એટલે હવે આ આ એસી લાખની વસ્તી એમાં સોના ચાંદી હીરાની દુકાન છે કે નહીં તે છે એટલું તો બોલો હરખું તો એસી લાખ ખરીદી કરે છે હીરા સોના ચાંદીની દુકાનોમાં જેટલી જમાલપુર શાક માર્કેટમાં ફૂલ ગલીમાં જેટલી ભીડ હોય એટલી ત્યાં હોય તો તમારે ત્યાં જઈને કેવું જોઈએ કે આ એસી લાખની વસ્તીમાં માંડ દિવસ ઉગે હાથમાં આઠસો જણા ખરીદી આવતા હશે બંધ ન કરી દેવા એની માર્કેટ હોય હોય ને હોય તમને ખબર નથી એનું અમારે શું કરવું ઘણું ઘણું કહેવાનું મન થઈ જાય છે પણ આ બધી વાતો ઋષિઓની છે શાસ્ત્રની છે અનુભૂતિની છે પણ હવે જેની બુદ્ધિ એટલે જતી નથી અથવા તો જવા દેતા જ નથી ક્રાંતિકારી કહેવાવું છે લોકમાં બૌદ્ધિકોમાં પ્રતિષ્ઠા જોઈએ છે એ એક પ્રકારનો મોહ હોય છે તમે તમે માનતા ની નિર્મોહી થઈને બધા વ્યાખ્યાનો કથાકારો મોટા મોટા ઉપડી ગયા છે માનતા હોય એવું એ ભલે બધી સારું જ છે પૂજ્ય છે એક પ્રકારે ભગવાનની વિભૂતિ છે એવા ગુણો હોય છે એમાં પણ અમુક જે મોહ હોય છે ને એનાથી ઘણી બધી પછી શાસ્ત્ર થી વિરુદ્ધ વાતો પણ થતી હોય છે એટલે આ બધું ચાલી રાખતું હોય છે અનાત્મામાં આત્મબુદ્ધિ જાણે ભગવાન છે જ નહીં આવું છે જ નહીં તો ગુણાદિત સ્વામીને પેલા સાધુ કે હું ક્ષા પદાર્થોથી શ્રીજી મહારાજની પૂજા કરું મને આ બધામાંથી ગંધ આવે છે આ પવિત્રતામાં પવિત્રતા બુદ્ધિ એની વાત કરીએ છીએ ને ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ કરવા જેવું તમે કરી લીધું તમને આ બધું ગંધાય છે ને લોક હા સ્વામી તો પૂજા કરવાનું ના હોય તો આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની સામે જોઈ રહો એ જ પૂજા હોય પદાર્થની જરૂર ન હોય ક્યાં કેવા સંતો હોય છે કેવું કેવું હોય છે શું ખબર પડે જેને એ રસ્તો જ નથી એને અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ દેહ પવિત્ર છે એમાં પવિત્ર બુદ્ધિ છે કોઈને પોતાના મળનો ક્યારેય અભાવ આવ્યો પેટ બગડી ગયું હોય બીજો બાજુમાં રહી ન શકતો હોય પણ એને પોતાને કોઈ દિવસ અભાવ આવ્યો ત્રણ ચાર ચાર દિવસનો પેટનો આથો આવી ગયો કદડો થઈ ગયો પેટમાં એવી દુર્ગંધ હોય કે એ જાજરૂ જાય તો અર્ધો અર્ધ ગાઉમાં કોઈ રહી ન શકે એવું હોય તો એ મજાથી જાજરું બેઠો હોય કે નહીં એને ઉલટી થાય ત્યાં બીજાને વોમિટ થઈ જાય પેલા અપવિત્ર માં અપવિત્રસ્તુ એમાં બીજાને ઉલટી થઈ જાય છે શું અતર ધબકે છે અને બોલો નિરાતે બેઠો મેઘેજ ને વાંચતો હોય બોલો આને પછી જયારે સાફ કરવાનું આવે ત્યારે પોતાને હાથે સાફ કરે જોવો તો ખરા પોતાને ન્યા કોઈ ભાડું રાખ્યો એમ કોઈ કીધું હું ન અડું એને હું ના અડું શું પેલા નહી કીધું એક વખત ના સો રૂપિયા લઈ ગયો પણ સફાઈ તમે કરજો માફ કરજો વાતો એવી છે કરવી પડે છે પણ અપવિત્ર અપવિત્ર એવી વસ્તુઓ છતાં કોઈ દિવસ કંટાળો આવ્યો ગજબકી વાત અને આત્મા કેટલો પવિત્ર છે એમાં પવિત્ર બુદ્ધિ નથી થતી એમાં પવિત્ર બુદ્ધિ નથી થતી અરે અહી આવેલો એને એક નાનો છોકરો બે અઢી ત્રણ હશે વર્ષો ઘણા થઈ ગયા ભાઈ ટૂંકમાં તમને વાત કહી દો એટલે એનો બેળો છોકરો પણ છોકરા ને થોડું છે ને માનસિક કઈ જ્ઞાન તંતુ ની બીમારી એટલે મને ઓળખે એટલે મને મળવા આવ્યો બીજા ઓળખતા હશે બધા મેળવ્યો છે કે નહીં મેળવ્યો મને ખબર નથી પણ મને કીધું આવું છું આવ્યો છોકરો તેડેલો આમ અને મગજ ની બીમારી મોઢામાંથી ચીકણી લાળો હાલી જાય નાકમાંથી બધું હેલું જાય એવું આપણને તો કાંઈકનું કાંઈક થાય ભાઈ એમાં સાધુઓને વધારે થાય સમજી રેજો સ્વાભાવિક થાય ગ્રહસ્તોને હજી કદાચ નહીં થતું હોય તો સાધુ થાય અરે રાજભાઈ ના જીવબાન લાડુબાન બધા તમે વાત કરો શ્રીજી મારા તો દયાએ ક્યારે રાખ્યું બાકી તમે જુઓ સ્ત્રીઓ બાજુમાંથી નીકળે ઉલટી થઈ જાય ઉલટી થઈ જાય એ શું ગંધ હશે તમે જો દુર્ગંધ કેવી આવતી હશે રાજભાઈ ઉલટી થઈ જાય હશે ને આ કઈ થોડી કઈ કપોળ કલ્પિત વાતો છે ગાલ પુરાણ ની વાતો છે નાકમાંથી પણ એ મને છોડે નહી અને મને કઈક નું કઈક થાય હળહ કરે ને મને અહીંયા હળહ થાય પણ મારે હજી તમને કેવું છે માપમાં કઈશ જે પછી મને થયું કે મહેમાન કહેવાય આતિથ્ય તો કાંઈક કરવું જ જોઈએ એટલે મેં કીધું આ સીઝન છે લચ્છી પીસો હવે નાના નાના સામે મેં કીધું તમે ક્યારે ક્યાં અહીંયા આવતા જ નથી લગભગ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તો એના છોકરા દાખલ કરવા હોય ત્યારે જ આવે બાકી તો પછી દેખાતા નથી હે આજે એડમિશનનો આજે દિવસ થયો ને બીજી તારીખે દસમા નો રિઝલ્ટ આવ્યો ને ત્રીજી તારીખ ને આજે એડમિશન ચાલુ થયા બધા એટલે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દેખાડો મેળો જય સામે નારાયણ મારા હું ભૂતપૂર્વ વિદ્યાર્થી મેં કીધું હશે ભાઈ મને કઈ ખબર નથી તમે આટલા વર્ષે આવો તો ચહેરો ક્યાંથી યાદ હોય અને આટલા વર્ષમાં તો નાનપણનો ચહેરો મોટો ચહેરો તો બદલાય જ જાય ને એટલે કીધું હશે ભાઈ હવે એને શું કે જો કાંઈ ઓળખાણ નીકળે તો હુંક લગાડીએ એટલે તમારે ઘેર એટલું બારદાન મોટું થઈ જાય પછી બારદાન ખપાવ ભલા માણસ તમે માતૃ સંસ્થા માની હોય તો આવતા રહ્યો ખાલી સંસ્થાનો લાભ જ લેવાનો ઓછા લવા જમ પેલા માનું ધાવણ જ ચૂસવાનું માને કઈ રોટલો નહીં ખવડાવવાનો સમજો એને કઈ આદર નહીં આપવાનો માતૃ સંસ્થાનું ઋણ તો હોવું જોઈએ કે નહીં કમસે કમ બીજું કઈ ના માગે માતૃ સંસ્થા કઈ ના માગે દીકરા પાસે પણ દીકરાનું મોઢું જોવા માગે કે નહી હું સમજવું જોઈએ સમજવું જોઈએ આટલે ભાઈ મેં કીધું તમે લચી આ ગરમી છે તો પીશો તો ના પાડી પણ મેં કીધું ના આપું એટલે મેં એક ગ્લાસ લચ્છી સરસ મજાની કરી દીધી લી એટલે લચ્છી બનાવતા બે ત્રણ દિવસ પેલા ભાવનગર ચશ્મા વાળા મને કહે એક જ ગ્લાસ આપજો મેં સાડા ગ્લાસ બનાવી તપેલી જોઈને મને કહે આટલી બધી નઈ હાલે મેં કીધું પીઓ ને પછી કે તપેલી ચાટી ભી ગયા મેં કીધું કેમ છે ઓરિજિનલ ટેસ્ટ છે ઓરિજનલ ટેસ્ટ છે કોણ જાણે તમે આમાં શું રેસીપી છે તમારી કે આવો ક્યાંય સ્વાદ જ આવતો નથી ઘરે ઘણું કહીએ પણ આવું નથી થતું મેં કીધું ઘરે આવો સ્વાદ આવતો હોય તો તો સાધુઓ ઘર મૂકીને ભાગીશું કામ જાય ભલામા સ્વાદ જુદા છે આ સ્વાદ આખી જુદા છે રેસીપી કઈ ન હોય શું શું નાખો છો એ બધું બોલ નાખીએ છીએ માપમાં બધું સારું હોય તમે થોડું ઘણું આમ થી નાખી દો તો સ્વાદ બીઓ જાય પછી ક્યાંથી મેળ પડે ભલામાળા અલે મેં લચી એલા ભાઈ વિદ્યાર્થી ભૂતપૂર્વ આપી એને વારું છોકરું એટલે છોકરા ને મોટે ગ્લાસ માઇ પેલો હું પેલેસ આપ્યો એ છોકરા મને કઈક નું કઈક થાય જોઈજો તમે ઉલટી કરતા ન કોઈ મને વાત કરતા કરતા કઈક થાય છે હું છે ને એમાં દબાવી રાખું છું નીકળી ન જાય હા તમને ખબર પડવી જોઈએ પણ એને અડધું પડધું ઘું જેવું પીધું અને લાળું એ લીટ ની બધું ગ્લાસમાં એ પાછું એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી બા મેં કીધું ભાઈ જય નારાયણ થાય છે આવો પેહ છે છતાં એમાં પવિત્ર બુદ્ધિ થાય છે અને દુઃખ સુખ બુદ્ધિ શું સંસારમાં ક્યાંય સુખ નથી છતાંય એમાં સુખ માની ને દોડે છે અને ભગવાનમાં ક્યારેય દુઃખ નો લવ લે નથી છતાંય જોવો એમાં દુઃખ લાગે છે માળા કરવામાં દુઃખ લાગે પૂજા કરવામાં દુઃખ લાગે પીડા લાગે સભામાં બેસવું કીડિયું ચડે કથા સાંભળવી કીડિયું ચડે આંખ્યો મીચી ધૂન કરવી પાંચ મિનિટ આંખો મીચી ધૂન કરવાની હોય તોય આમ જોઈએ રાખો આમ જોઈ રાખો દુઃખ હશે તો જ ને સુખાવતું હોય તો તુલે છે આ તો ભાઈ હવે હલો હલો બંધ કરો મારા જ સ્વ તમારે ઘણા કામ હોય જવા જી ક્યાંય ઠાકોરજી કે આવ્યો છે જ કોણ તું જવાની વાતો કરે છે આવ્યો છે જ કોણ દુઃખ માં સુખ બુદ્ધિ સંસાર દુઃખ દુઃખ દુઃખ દુઃખ દુઃખ દુઃખ દુઃખ નિરું દુઃખ છે એમાં સુખ જ દેખાય છે એ મોહ છે મરી ગયા ધોળા આવી ગયા ટાયલું પડી ગઈ માથે ત્યારે હું તમારા મત મીઠું જ નહીં તમારા મત આમ નહીં તમને તો આવડે જ નહીં તમને કીધું તો તમે કોઈ ભૂલી જ જાઓ તમે તો આવા ને આવા એટલે જેવો છો એવો તો ભૂલ શું કામ કરી પેલા પરણીને આવ્યા બીજો દિવસ ને પછી પત્ની ને બઉ પેલું હોય ને કપડા એના કિંમતી કિંમતી લઈને બતાવીને નથી વાત સાંભળશું તો ખબર પડશે એટલે બતાવે એટલે એટલે કીધું જો આ ડ્રેસ હમ કેટલા ને લીધું સાડા છ અઢી હજાર માં જોઈએ એવું અહીંયા અમદાવાદમાં મળે છેતરાઈ પછી કે આ સાડી હેમ કેટલા લીધી સાડા દસ હજાર સાડા દસ હજાર ની સાડા ચાર હજારમાં તમારે જોઈએ એવી અમદાવાદમાં મળે ઢગલા બંધ ટ્રક ભરીને દઉં છેતરાઈ ગયા એક હાર બતાવ્યો આ કેટલાનો એકવીસ હજાર એકવીસ હજારનો આવો સાડા અગિયાર માં જોઈએ એટલા લાવી દઉં છેતરાઈ ગયા ત્યારે ઓલી ઘરવાળીએ કીધું મને યાદ લાગે છે અમી છેતરાઈ ગયા मे हूँ छेतराई गई छु ते भटका तू भटका मैं लगेत कुद्धि हा आ, आ कोह करे थे? मोह, मोह वो जाए तो नित्य मित्य बुद्धि અનિત્યમાં અનિત્ય બુદ્ધિ આત્મા આત્મ બુદ્ધિ અનાત્મા અનાત્મ બુદ્ધિ કારણ કે જેવું છે એવું એને દેખાય એ મોહ ક્યારે જાય આશક્તિ ટળે તો પાયો આશક્તિ છે ને એટલે કહ્યું સત્સંગત્વે નિસંગ અનાશક્તિ અને નિસંગત્વે નિશ્ચલ શા માટે થાય છે એ વાતો આજે નહી પણ આવતા શુક્રવારે આજે આટલું બસ છે સહજાનંદ સ્વામી ભક્તોજનો જે સ્વામિનારાયણ भजन कथावाता सत्संग अपना जीवन न अंग छे। आप सर्वे गुरुकूल परिवार्यूब फेसबुक वगैरह मध्यमों नित्य अलो तो आ बदा उत्सवों ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकूल परिवार्यूब चेनल रेग्यूलर अपडेट मे बेल आइकोन पर क्लिक करो आम करने ततत સારી પ્રવૃતિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશું